અમે બંને સરખું પછી ઉપાડી છે ઉપાધિ હોય ને બધા છે ને તમે તારા મા પૂન જાગ કોણ બોલાયા ત્યાં બોલાયા બોલાયા જૂનો ફોન નંબર હતો નવો નો હતો પછી એટલે મીના ને ફોન કર્યો હતો એટલે મેં બે દિવસ પેલા કે લોકો ને બહાર જવાનું હતું ક્યારે એટલે આજે આવજો એટલે બીજા પણ જોયું બધું નિશાન કરી આપો નિશાન શું કરવાનું નિશાન કરી આપો દે ભગવાન <tip> <tip> <I'll be here. tip> વખરે જાય ચાલો ચલો આવી જી પ્રકાર ત્રણ દિવસ છે ઇટરનાર ને ઉત્પન્ન થવા ના હોય ને એટલે આ થયા છે પડી ને પ્રમાણ ઊભું થયું નથી આ થયા છે ને છે પાછું ના આવવું પડે દરેક જગ્યા થી મનુષ્ય મળે અલતા જણાય બસ હું કેવી રીતે બંધાય છે કર્મો કેવી રીતે બંધાય છે હા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 કર્મ આખે દેખાય કર્મચારી બાંધે છે મૂળ રૂટકો સૂક્ષ્મ હોય અને આપણા લોકો જેને કે છે કર્મ કે છે એ તો સ્થુલને કે છે એ છતે ખરી રીતે શું છે કર્મચેતના છે શું છે કર્મચેતના રૂટકો કર્મચેતના ઉભી થઈ રૂટ કેજ ના હોવા કર્મચેતના ઊભી ના થાય અને આપડા લોકો શું કે છે કે ભાઈ આને ગુસ્સો કરવાની પર ગુસ્સો કરો એ કર્મચેતના છે અને પછી આપણે લોકો શું કે ગુસ્સેઓનું કર્મ બધું ફળ ભોગવવું પડશે એનું કર્મ તો પછી પેલો ડોલ મારે ફળભોગવું પડે એટલે લોકો કર્મ એને સમજે છે તો એથી આખું સંસાર ઊભો છે મૂળ કર્મને જાણે તો નિવેડો રૂટકો જ ને રૂટકો જ જગતના સાધુ સમતો બિચારા શું કહે અને જોણે તો એને એક્ઝેક્ટલી ના આવે સમજાય ને રૂટકોજ એ સૂક્ષ્મ છે શું છે સૂક્ષ્મ કેવી રીતે થાય રૂટકોજ કે તમે અહીંથી અત્યારે અહીંયા આગળ છે તે પાછી સહી કરી ભાઈ અને ચિંતા બધા બસો ત્રીસો બધા આવી બનાવા માગુટ કરે બીજું કરે ત્રીજું કરે પણ મારી મનમાં શું થાય એ અત્યારે કઈ થી ના થાય એવું એ રૂટકો પતાવી દેવાનું તો જેમ તેમ કરે પણ આ રૂટકોટ ના કરો ચાલે એવું પણ તે કર્યા વગર રહે મુંબઈમાં પોકણાવતા ગયા હોય સાડા અગિયાર વાગે અને ત્રણ જણ બમ પાડો કે ચંદુલાલ બાયણ ઉગાડો તો તમારા ચાર પાંચ જણ હોય એ ચંદુલાલ તો બહાર ઉગાડે એટલે પછી તમને શું કહે જતા રહો દેખાય લે શું કે પાંચ દેખાય એટલે શું કે જતા રહો એવું નાખે ને આવો પધારો બધું દેહાડે કરે કેવું પણ મનમાં એમ થાય કે અત્યારે હું આ એ રોટકર એવું બને ખરું એટલે આ બધા રૂટકર બોલાયો એટલે પછી રીતે મને એ રીતે જ રાખો ને મન કેમ અવરું કેમ ફરેશ મન જયારે બોલાયો તો પછી મનને એ રીતે જ રાખવા વાંધો છો અને ફાયદો શું થાય છે મને તમે અત્યારે કઈથી હું આખો થી ફાયદો થાય ખરો એ જતા રે કર્મ ની વાત તમે સમજે પડી હવે આ કર્મ વાત સમજે કરતા હોય તો કરતા થાય તો કર્મ બંધાય કર્મ બધતા પણ પછી કરતા પણ અમે સુધી જાય એટલે પછી કર્મ બાધે એટલે તમે આજે કર્મ બાધો છો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 વધતું ઓછું હોય કોઈ તાંબુ વધારે હોય બીજું હોય વધારે સોનું ખરું ને બધાને ગાળી નાખીએ કહી દે સોનું શુદ્ધ કહી દે તો એવી સોનાની જે દશા છે એ દશા આત્માની રહે તરીકે પરમાનંદ આખો આનંદનો કામ છે પોતે જ આનંદ નો કરશે બીજા કોઈની પાસે જરૂર જ ના પડે અને આ જે કઈ સુખ આવે છે તે પોતે આરોપ કરે તો આવે નહી એટલે વસ્તુ કોઈ વસ્તુ સુખ હોય નહીં આરોપ કરો તો સુખ છે ખબર એટલે નાખેલું સુખ પોતાના મહીથી ઉડતું એટલે પોતાના મહીનું સુખ સનાતન કાયમ ભગવાન મેલી અને આ ટેમ્પરેચર દસમો કોણ આવે આ ટેમ્પરરી છે ને તે પાછું દુઃખ આતો આ પાછું અને તે પાછું દુઃખ વાળું આટલું સરસ થાળી જમાડે ફર્સ્ટ બત્રી પાસે રસોઈ અને પછી આટલી પછી કડીએ દવા પછી તારીખ ખાતે કે થાળી હમણાં જ ખીચડી આલ જાય તારે કડું કહય નહી સારું કડવું કહય થાળી ઘરી ખાઈને સમજાયું કેટલી ઉમર થઈ તમારી પચાસ પચાસ પાત્ર ની સાલ માં પાંત્રી ની સાલમાં નામ હતું તાર બાર જીઆે છે બરોડા રહે છે એમ કે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 બધું વડમ ભરા કરીને કુદા થઈ ગયા બધા એકતા ભાદર કેમ લાંબા હોય છે ભાદર ના આયુષ્ય કેમ લાંબા હોય છે બધા ભાદરણ લોકો ના આયુષ્ય કેમ લાંબા હોય છે કે છે પણ કહેમ ભરા કાયમ વળ્યા છે કાયમ ભેગા પાછા ભેગા જવાનું કાંઈ ને વળવું કાંઈ કોર્ટોમાં એટલે શું થયું વિખવા દુખા થયા આપણે પ્રગતિ અટકી ગઈ બધી શું થયું હવે એમાં ધૂળ ગજા માટે નોર્નલી એક વાડી હોય કે એક વાડો હોય એની વડવાળો ના આવે એમનો મારો ના આવે ભાઈ કોને જો दुख गारीव पड़े तो सु के के सु सुख, सुख, सुख, सुख, सुख मरी जाए बहुत सुख हो અખંડ સુધી બેસી જ રહેવાનું એમ એમ ત્યાં બેસી રહ્યા ને આવું નહી બેસી રહેવાનું બધા દુનિયા બધું જોવાનું આ દુનિયા કર્યો ને આ બે હાથ ઉંચો કર્યો તે જુએ આપણે હાથ ઉચો કર્યો નહી ઓછા થતા થતા દુઃખ ખલાસ થઈ જાય નમુક સંસારી દુઃખ હાડે નહી સંસાર ની દુઃખ ગમતા નથી એ ઉભાધી છે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 એથી આજે જોઈ ને પછી દાદા જ્ઞાન વગર ભક્તિ થઈ શકે કે જરૂર ખરી જરૂર ખરી કે જ્ઞાન વગર ભક્તિ થઈ શકે એટલે ભક્તિ સમજો જાય જ્ઞાન વગર ફળે ભક્તિ એટલે તું એપ્રોચ નિયર નિયારોચ થવા માટે ભક્તિ કરવી હોય તો પ્લાનિંગ લેવું ત્યાર પછી આ પ્રસ્તાવ એટલે જેટલું તમારે જાણવું એટલી ભક્તિ કરવી પડે પેલી પેલું જ્ઞાન પછી પછી એટલે બેઠા ને કે ધૂન ખગડાયૂન કેવાય બધા શું કહ્યું કોઈ રસ્તો નહિ હતી કે શેર પે નહિ દાદા આપડે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 પેલું રિલેટિવ રિયલ તરફ લઈ જીવંદર સ્વામી ને જોયેલા તમે શ્રીમંદર સ્વામી ને જોયેલા જોયું છે એવું તમે કેવી રીતે જોયા તા અરુપી અરૂપી જોયા હોય અરૂપી અરૂપી ને જોયા ના ભલે પણ જોયા જોયા એ પોતે જ્ઞાની જ જોવા તમને જણાવો થોડું તમારે તો તારા અનુભવ થી સમજવું જોઈએ આત્મા એટલે સિમંદ્રમી આત્મા સિમંદ્રમી પોતે મૂર્તિ છે પણ અહી અંદર અંદર અરૂપી ને બધું પોતે તો મૂર્તિ શરીર ખરું શું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 આપડે એટલે દાદા બઉ ચૂપ કરવાનું કેતો પછી મેં કોઈ પૂછ્યું કે ચી બેસ કે દાદા છે ને આટલા ઊંચા મનુષ્યો આટલા બધા મનુષ્યો ને એ બધું બધું કલ્પના માં સમજાયું જતું નથી અને થામઠામ શંકા પડે પછી શું થયું હા તેનું પછી પોતે જ પોતે કરીએ જતી હોય તો એને બધી સતી છે એમ કે પણ બધી શું કહીએ નુકસાન થાય બુદ્ધિ હતા જોખા કર્યા બધા તેતી રહી એમ કહીએ છીએ કે મારી બુદ્ધિ જતી રહી ત્યારે સિમંદર સ્વામી કઈક અનુભવ માં આવે હું જવા પાછી કાલે મંજૂરી કરે એટલે જે રૂમ ખોલવાથી બુદ્ધિ ને પોષણ થાય આપડે મોગ થવાનો છે નક્કી થઇ ગયું છે એનો સ્વભાવ વિનાશીતે વિનાશીતે પછા પર લઈ જાય સંકલ્પ પછાત પછાય કરે એક વખત સંકલ્પ નીચે મૂકે બીજી વખત ઉછાડે પોતે પાછું કયું પોતે પાસે કેસે પોતે હોતો તમે પોતે જ ભૂલતા હો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 આપે હોય એટલે હારુ પેપર જ બંધ કરી દેલ મારી દેખાય બુ દખો કરે ને એટલે બેન સાસરે પાછો હું આઈ જાય નહી મળે એટલે ભાઈ મને ઠીક નહી રાખત એટલે પાછી સાચું ખોટું ગમે બધું મને ઠીક નહી આ કેટલા વર્ષથી તમે આ બુદ્ધિ ને આવો અપમાન કરી રાખતા અરે ઘણા વર્ષથી આ ભટકાવનારી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 ના કરવું પણ હજુ તો તું રસ લઉ છુ કહ્યું ત્યાર પછી પછી સાસરે ગયા પછી પાંચ નથી આવ્યા દાદા મીના પૂછે છે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે બુદ્ધિમાં રસ લઈએ છે કેમ ની ખબર પડે સ્થિરતા ના રહેવા દે એટલે બુદ્ધિમાં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 તો પણ એ આપણને દખલ કરે રાખે દખલ કરે રાખે સતાવેચાર કરવાનો એનો સ્વભાવ બતાવે તો એ નહી કા ભાઈ તરમા એકાદ થઈ જાઓ આપડે શું કરીએ પછી એવું મય બતાવે તમારે તમારી ઉંમરના બધા મરી ગયા આવે તમારો આરોજ લાગશે ને તે જોયા કરીએ સારી જોયા કરીએ એટલે પછી મનસુખ થઈ સાહેબ બુદ્ધિ નફો ખોટ દેખાડે કેવું તાર જ્યાં ખોટ હોય ત્યાં જ મારતા નથી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 તે લોસિટ ને લોસ દેખા दादा मोहन भाई पूछे आप मटिअल वस्तु में ज्ञान नॉलेज परस्यू कर हूँ डॉक्टर छु मैं डॉक्टर ज्ञान परस्यू करव जो ये बीजे धंदो करे तो ज्ञा ए धंदा नॉलेज परस्यू करव जो है शु करो एने फॉलोअप एने स्टडी बध करव जो, जो एनुधार अभ्यास करव जो ધંધા નોંધા નો હોય મારો ભાઈ તા મોહન અભ્યાસ ચાલુ રાખે અને ત્યાં જોયા કરવાનું શું કહે આ ડો એ તો ઓળખું સારી ઓળખ નામ બોલી જવું કોઈ તમારું તો બઉ્યું કેદ કરતા રમીલા નું સેજે રહી ગયે યાદ રહી છે રમીલાબેન નું શરીર ક્યાં છે બનતું નામ કે ડખો કર્યો એ કોણ જણાવે છે શુદ્ધાત્મા જણાવે છે કે પ્રજ્ઞાશક્તિ જણાવે છે કે આ બુદ્ધિ ડખો થયો કોણ જણાવનારો કોણ છે શુદ્ધાત્મા તો આમાં જ નહીં કરતો પ્રજ્ઞાશક્તિ શુધાત્મા બદલે એની પ્રતિનિધિ તરીકે જણાવે અને એટલું તમને એ બધું કેમ કરી લઈ જવું એની માટે જ પેરવી માં ચેતવ ચેતવ કર્યા કરે અને આ અજ્ઞા છે બુદ્ધિ ને અજ્ઞા કેવાય તે અજ્ઞા ને શું કે ના બોદ્ધ બોક્ષ ના થતો એનો ક્યાં જ કે કરે એટલે પ્રજ્ઞા પછી થા છે શું થાય મૂળ ધણી ભરે થાય શું થાય દાદા છે બુદ્ધિ ડખો કરે છે અને આપણે ચીતીએ કે આ બુદ્ધિ ડખો કરે છે એ છતાંય આપડે બુદ્ધિ સાંભળીએ તો ત્યારે શું થયું કેવાય આપણે ઇન્ટરેસ્ટ જો તો એ તો દાદા આડે થઈ કેવાય ને બુદ્ધિ તમને ખબર પડે છે કે આ બુદ્ધિ ડખો કરે છે છતાં તમે બુદ્ધિ સાંભળ્યા કરો એ આડે થઈ કહેવાય ને આડે કેવાય ને એમ કઉળ કરો તો આપણે માભા કઈ કઈ અમલમાં ના લઈએ તો બધો નથી બાકી જોયા કરવું જોઈએ પુષ્પાબાની બુદ્ધિ વધારે પણ દાદા ની કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે મારી બુદ્ધિ બહુ ચાલે હા બુદ્ધિ જતી રીતે દખલ જ ના કરે ભાતગડે હમણાં જે બુદ્ધિ ચલાવી હતી એનાથી તો શાંતિ થઈ ગયા છે દેખાય છે સાથે બરાબર છે કે શું કરી વાત કહેવત નો હાથ રો થાય પછી ગોળ અે ગાડ હાડે નાનો છોકરો હોય ને એવું ગોળ હકાર અને હાથે બુદ્ધિ નાશે નઈ હાથે વધે કેમ એવું દાદા એ કેવી રીતે દાદા હે એ કેવી રીતે મુસલમાન માં કેવી રીતે એ ડાયો થાય આખી જિંદગી કેમ એવું આખી જિંદગી બધા તોફાન માં તોફાન માં આખી જિંદગી ડાયેલ પછી બરકત ના રહે આખા દીગી ગોડા ગાળે પછી ડાયો થાય મુસલમાન ગરીબામાં બોલાયો થાય દરેક મુસલમાન ગરીબા બુલાય શશીકાંત હા તો શશિકાંતભાઈ પૂછે છે તો એના કરતા અડધા ગાંડા અડધા ડાયા સારા કે નહી સારું તો કશું હોતું નથી સારું ખોટું ભરવું નહીં આપડે જે છે ચાલે લઈએ દાદા ની કૃપા પ્રાપ્ત થઈ ગઈ એટલે બસ થઈ ગઈ આપડે કૃપા કેમ પ્રાપ્ત થાય કૃપા પાત્ર થઈ જાય પ્રાપ્ત થઈ જાય એટલે નિરાશ દાદાને કઈ રેવું બસ બસ નહીં ચારી જોડેર એટલે સિન્સેબલ છે સમજ્યા લે નહીં મારે લે મારે કે બોલશું હે એ સમજાય નહીં તો ફાવે પૂછે જે ફરીથી ફરીથી સમજણ પાડો મારે લે મારે લે તબ જ્યારે પ્રેસ્ટોર્મ પ્રેસેશન થાય ને એવા ગુણોમાં પ્રેસેશ ગુણ મહારાજ અન સિન્સિરિટી વેન યુ આઇમ સિન્કમ્પલેટ સિન્સિઅર તો 100% અને આ બીજા લોકો જોડે બધે અનસિન્સીયર કરતા હોય તો મારા લીધું તો જેમ ભગવાન એ થાય છે એ રીતે આ બધી જ દરેક મોલ તરફ દ્રષ્ટિ દેવાની બુદ્ધિ મોરલ થવાના બુદ્ધિ કઈ એટલે મોરેલ થઈ જાય એ કેવી રીતે દાદા બુદ્ધિ એ કેવી રીતે બુદ્ધિ કેવી રીતે ડખો કરે એમાં મોરાલિટીમાં નફો દેખાય એટલે તો નહી નફો દેખાય મન ભી રાગે પડી ગયું ને હવે કોઈ જાતનું દુઃખ ના મળે ને દાદા મળ્યા પછી બસ દાદા મળ્યા પછી કોઈ જાતનું દુખ ના રહેવું જોઈએ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 તો આપણ ચાર મહિના ત્રણ રહેવું પણ અહીંયા શું દાદા તમે તમે અહિયાં આવો એટલા બાર બધા આવું જ પડે ને અહિયાં ત્યાં હોય તો મારે કેટલા બધા વરસાદ નહી થાય જ્યાં ખોલ્યા પછી વરસાદ માર ભાઈ એકાદ મહિનો એનું તેરસાલીટ છે જેટલા લોકો પામવાડે એટલે પામી જ ના પામે બઉ